પોતે બગડે એ ક્રિયાકારી થવાનું ક્યારે અટકી જાય એ ક્યારે સ્વાભાવિક રહે ના જે એકવાથી રાખી ચારથી રાખી ભાવ બધું વધવાના ના રામ થાય મારો દાખલો લઈએ હું કઈ રીતે આમ કરીએ તો ફાયદો આમ કરીએ તો ફાયદો નહીં એક હજાર નહી પણ શું કરો ભાઈ હે હું તો જ્ઞાની ના આવે ને બાકી મહિના નાની થયા પછી બઉ ખોટું કે દવાની વાત નીકળી જ્ઞાન વગર ચાર ચાલતું ચલ ચાલતા ના સાથે બધા ભલ ભલા પ્રશ્ન પૂછ્યા પણ કાલુ ચાલુ હા તમે તો આઠ વર્ષથી દાદા ને ગુરુ કર્યા મેગાડ્યું શકે મુકાબલો કરતા હતા એમને આપડે ગોંઠે એ નથી દાદા હવે આવું ના કરશું કે અમારી પાસે આવતા નવલી રહેવાના છુ એ ત્યાં આવજે ભાઈ ચાલ હારું કંટાળા તો ઘણા અવતાર થઈ ગયા પેલા પણ આ ખો નહીં શું થાય કંટાળો નિરંતર કંટાળો જાગ્રત થાય આનંદ હોય કોઈ બાબત ના હોય હવે કહ્યું કે મોક્ષ માર્ગી તો કેવો હોય કે માન બજાર ના તણાય મો બજાર ના તણાય પોતાનું ધ્યેય હોય એટલે મુંબઈ જવું હોય તો ગમે તે આખો પણ એ લક્ષ છે કે મુંબઈ ના જવું છે તો મુંબઈ ના સાધનો જ ફસાવતો હોય બરોબર એવી રીતે બજાર ફસાય નહીં અમને કોઈ બજાર જ ફસાવતો બધા ઘણા કેવાય દાદા વગર દાદા વગર અંદર આપડે પાછું ના થાય માલકી ભાવ થયો પછી વેપાર દુકાન થઈ ગયું કોઈ બજાર છે कोई जातकता है ગમે ઠંડકતા આવે ઠંડક ઠંડક નો ઉપયોગ કરતા ઠંડક આવે ગરમી ઠંડક ટાયડ માં ઓછું ઓળીએ એટલે અમને ઘસ ઘસતા રૂમ નથી આવી રાતી જ હોય ટાયડ ને તે જોવાની અમે સ્પી ગયા ઠંડક લે એ મોક્ષ ન વિરોધી में में तो को जो। जो तो जो करता थी। थी ते गर्मी होती गर्मी ગરમી હોય સરસ ઠંડી છે ઠંડી લાગી જાય પછી એવું થઈ જાય તમે આજે તમારા હાથમાં હોય કંટ્રોલર હોય તો શું કરો આટલી ના કરો શું કંટ્રોલ તમારા હાથમાં હોય તમે કેટલી ગરમી મૂકો આટલી ઓછી નાખવા ગરમી ઠંડી આ તો લોકો ગરમી નહી પડતી આ તો લોકો બોલે છે એવું હમણાં આ વર્ત પણ અમારી જુદી જવાબ વાત બની તમારું જવાબ વધારે અમારું ભાઈ જુદી લે બોત કરા ઓર ડીલ થઈ જાય કે કેહી હોય જઈ જો કુતે જ નહીં ડાગ કુતે જ ન તો લોકો બવડયો ને નહી મને તો હે આપલા બે મે વરા પર જઈયુ બળ્યો તો આપિયરો બેવજન ને વાડેલા पुरुषों ने ने बेनों ने बन्ने ने तो वेला हाथ मू लक्ष रहे पे लक्ष हूँ हाथ मू पर मैंने पूछू प्रति अर्थ शुभ न तो तार हो की ये होगी जवा हूदार्थ मू आवे બે ની વચ્ચે જેને પ્રતિથી કેવાય બે વચ્ચે જે તાર રે છે ને શું શું પૂછે અનર્થ હોય નીરુબેન ભલે શબ્દો તો હોય હું શ્રદ્ધાત્મા છું એવું શ્રદ્ધા માં રહ્યા કરે શ્રદ્ધા વિશ્વાસ ઉઠી જાય શ્રદ્ધા તો ઉઠી પડી જાય હા તો આ દર્શન ગતિથી ઉઠે આ દર્શન કેવાય ઘર માં બેસી ગયું સમજ ની ઘેર બેસી ગયું સમજ ની ઘેર પ્રતિથી દર્શન કહીએ તો લક્ષ તેમાં જાય લક્ષ દર્શન જ્ઞાન ભેગા થઈને ફળ આપે તેવા ચારિત્ર ચારિત્ર અનુભવ પેલો અનુભવ થાય અનુભવ એનું એમ કેવાય કે જ્ઞાન નક્કી થાય કે ચારિત્ર માં આવ્યું ક્યારે કેવાય એ જ્ઞાન અને દર્શન તો અત્યારે દર્શન આવ્યા પછી એને ઘેર બેઠી અને એને જ્ઞાન દર્શન તો કેવળ દર્શનાર્થે કેવળ જ્ઞાન થાય જેમ જેમ થતું જાય તેમ વધતું જાય અનુભવ વખતે અમુક જ્ઞાન પરિણામ પામ્યું કેવાય ચારિત્ર માં આવ્યું એટલે કેટલા અંશે કારિક્રમ આવે છે હા પણ એ ચારિત્ર બરોબર ના ચારિત્ર ચારિત્રો અર્થ જ સમજવા જોઈએ એને આ અનુભવયા પછી એને વચ્યા કરે મે તો 4 દિવસથી છું તો તમે 4 દિવસથી સતત આ જે સંજોગો છે ગોરા ન કરાય પછી એને અનુભવ માં આવ્યા પછી એ અનુભવ પોતાને એટલે એટલે વ્યવહાર માં પણ પછી એ જાણું તેમાં કઈ કરે છે ઇન્દ્રિય જ્ઞાન થી અહંકારિક જ્ઞાન દર્શન ને નિરહંકાર જ્ઞાન દર્શન એ સારી નિરહંકાર જ્ઞાન દર્શન અહંકારિક જ્ઞાન દર્શન ઇન્દ્રિય દર્શન કહેવાય નિરહંકારિક જ્ઞાન દર્શન માં શું જુએ શું જુએ જાણે નિરહંકારી જે જ્ઞાન દર્શન કઈ રીતે ખબર પડે એ કઈ ખબર પડે અહંકાર એ બધું નિરહંકારિક જ્ઞાન દર્શન તો એના દ્રશ્યો ને જય અને આના દ્રશ્યો ને શું કહે પેલા લોકો કોઈ જઈ શકે નહીં એવું જોઈ શકે જોઈને બોલાય ખરા લાગે છે આ બોલે કેવી રીતે બોલે છે ક્રોધ ને જીતો ક્રોધ ને અક્રોધ થી જીતો અસત્ય સત્ય જીતો અસત્ય છોડવાના સત્ય કરવા શરૂઆત કરો ના ને ભલાઈ કરવાની પાણી માત્ર પર કરો ના રાખો એવો બીકવા હતા ગૌતમ બુદ્ધ કેતા બટક બટક કરો કે હું જમીન ખેડુ છું વાવું છું ને પછી ખાવું છું તમે પણ મારી સાથે કેળો વાવો તમારી જાત જાત મહેનત ખાવ ક્યાં છે આ સાંભળી બુદ્ધે કહ્યું એ ભલે ખેડૂત હું પણ ખેડુ છું ને વાવું છું હું શ્રદ્ધા નો બીજ વાવું છું શું કે મારા હળનું પડવું અને અંકુશ બને છે એ બાંધવાનું સાધન છે મૃદુતા જોડવાનું ખેતરમાં રોપાની આસપાસના મો માયા તૃષ્ણા અને બ્રહ્મ જગ્યા વધારું છું અને નિર્વાણ નો પામું છું આ ખેતી સર્વ પ્રકારના સંતાપ જાય તેમનો અંત આવે છે કેવું મનમાં ઉતરી જતા ખેડૂતો બુધ ને નમસ્કાર કર્યા બે સાથી બની શકે છે અત્યારે વાંચ્યું ને तो आखे वंचाय प्रब्दों की बात ग्रास थी जाए शब्द पास આપડું બધું સરસ બોલો છો બોલ્યું વગર ખુબ તમે વિચારો છો પછી બોલો છો ખુલે વિચાર પછી બોલો ખેતી આવડું નીકળ્યું વિચારવાનું સારું ના હોય નઈ ઊંચાઈ ડર થાય છે ભગવાનને કહ્યું મિત્રાગવાની સર્વમાન્ય હોય કે મિત્રાગવાની સર્વમાન્ય હોય સર્વમાન્ય તમામ તમામ કે ઠીક છે પ્રમાન પ્રમાન છે મુંબઈ તમામ તમામ આપા ગિરધરભાઈ ગિરધરભાઈ ગિરધરલાલ રાખે છે રાત કોઈ એકસેપ્ટ થાય પોતાને એ ના કે વિતા વાણી તો ખોરતા એવું પૂછતો એક થી બધી આંકડા આવડતા એક થી આવે તાર આવે એવું થયું પ્રતિ છ સુધી નો આંકડા ના થવાનું પડે પેલા તો પેલો વાત રહી આપડી હે આઈ તું જોખર તું તો તોયે રસ્તામાં તું ગુજરાતી એને યાદ એક વાત કે હવે કર્મ બંધાય એ બંધા પડે ને પછી હે સાયે સમકિત થાય પછી બંધા પડે ને લે આ રૂપે બોલ મારી વાત હું સાયે તું સુધી તું બંધું છે તોતેથી વાહ ઉદના શીખે તો જ આવડે જોવાની ક્રિયા અને બોલવાની ક્રિયા ચલો અમે એક જ બટન વડો પડી જાય છે ને વાંચો બસો બધું કરી પારદર્શક બરોબર પારદર્શક બધી ઉદાહરતા ના પડે બધું પારદર્શક ના જો આપની વાત નહિ કોઈ પણ માણસ વાંચતો હોય એ ઘડીએ એ શબ્દો વાંચી શકે છે એ શબ્દો વાંચી ઘડીએ બોલી શકે છે અને એ શબ્દો વાંચી ઘડીએ સમજી પણ શકે છે કોઈ પણ માણસ વાતનાર જુદો છે એ દરેક પ્રક્રિયા બધા જુદી જન્મભૂમિ પણ નીકળે છે વાંચાઈ જાય ગરિયા શબ્દો પર નીકળે પછી સમજણ પર પડી જાય કે આ શું છે શું શું છે બધું એટલે બોલવાનું જુદું છે પણ વાંચવાનું પણ જુદું છે સમજાય છે પણ જુદું પણ ત્રણે એકટેડન કયા આધાર બની શકે હેટેડન કયા આધાર બની શકે કેમ નહીં આપણે 60 સસ્તા હેડતા જે છે અબ જોતા દે છે ને તવાણી ભક્તજી નહીં કરતા મને અલ દેવ શું નાખ્યું તા કે તો મકવરી સિંગો હતી ખાલી ટિગડાણા હતા પણ તો બ ચાલક ને ગાળું રસ્તે ચાલકે આય ચાલે ને સિંગણાઈ સજન સવાઈ ચે કર્યું અמא તો જીવ કતરાતી હતી અמא અંતક્ષરનું કાર્ય આ કેટલું અંતક્ષરમાં કોનું કોનું કાર્ય અમાય अक्षरो काम अंतरण शब्द अहंकार <coughs> બાજુ ને એક વસ્તુ જુદો જેનો વોટ જીતવાના હોય તેના પગ પછી ધારણ કરી નાખે વાંચેલું હોય ના ધારણ ના થતું હોય તો પાવર પાવર હોય અહંકાર બઉ પાવર વાળો હોય ધારણ કરે તો પછી એ પાછું જુદું થયું ગયા અવતાર ને શું જોય તેને જોઈન થઈને જ આ અવતારમાં શું જોઈ લિંક તેની તે દરેક અવતારમાં શું માટે घुसाय <coughs> त्मा क्रोधी छु આગળ વધે તારે ક્રોધી લોભી થાય इससे क्या कोटू, आम से पति हुए ने, बड़ी जाए। अहंकार कर अहंकार धारण करे ज्ञान प्रज्ञा धारण करे तो आत्मा शु हो प्रकाश आप પ્રકાશ સ્વરૂપ પકડાય કઈ રીતે પોતાને સમાજ માં કઈ રીતે આવે એ સમજ કઈ રીતે પોતે પ્રકાશ સ્વરૂપ નો સમજ પોતાને કઈ રીતે આવી શકે અને જ્ઞાન હોય તેને એને જ્ઞાન જ્ઞાન પ્રકાશ ને સમજી શકાય ખરો ને કઈ રીતે સમજાય સમજવું હોય તો કઈ રીતે સમજાય પ્રજ્ઞા જુએ છે વાંચ્યું તું એટલે જોનારા બે છે પ્રજ્ઞા થી અનેક શુદ્ધાત્મા થી બે જણ જોનારા બે વસ્તુ જોનારી વસ્તુ બે એ પ્રજ્ઞાશક્તિ પણ જોઈ શકે છે બાર ના લાગે પ્રતી હજુ એકલા થઈ જાય એકલા દી ફો લખી લાવે તારે એવું શાસ્ત્ર માં છે ને દાદા હવે બોલ નાખીએ લોક સાયક થઈ ગયા ઉડી ગયું બધું કશું ઉડે નઈ જેટલા દોસ્તી બાગે એટલા દોસ્તી ઊંચો ગયા આવતા નું કર્મ હોય એ ભોગવવું પડે પણ નવું પછી બંધાય નઈ ને એમ પૂછતો હતો તે વખતે તારીખ દસ તારીખ અગિયાર પાંચ ત્યાં જય ધીમે ધીમે ઓછા માલ ધીમે ઓછો થાય એવું હાથમાં બે વાર દુકાન પડે બે ને ખાઈ જાય બે ખાત હોય કઈ બતાવો જઈ યાર તૈયાર મળી જાય ઉંધા મળી જાય ના એ હિસાબ ચોક્કસ થઈ જાય તેના કરતા આપણે લાગે કાપડ માં કમાયેલા મને એવું કે મોટો ધંધો કરે પડેલા બધા ધંધા ભર્યા જ્ઞાની પુરુષ પાછળ ઠેકાણ तो तो तो रहे? मैं है चार चार करता करता है મારા નથી એવું કશું આમ ભરેલું જ નથી દાદા જ ભરેલો કચરો ભરેલો છે યા સતરો દેખ રહે છે એટલે ક્યાંક એટલે કટરે નીકળે છે ભાઈ સતરો પોતાનો પોતાનો સમય આ કરતા થશે એટલે 3.5 મિનિટ સુધી એમને મતલબ સવક કરાય ત્યાં સવકલી કરી દે સતરો નીકળ દે એમથી ઓકે થઈ જાય બધા મનજી દે અત્યારે <be> <overcome> संभाव्य निकाल करने नक्की करूटे थे ज करे